સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મુક્તાનંદ સ્વામિનામાં થોડી પોલ નભે બ્રહ્માનંદ સ્વામીનામાં નભે ને ગોપાણાનંદ સ્વામિનામાં નભે બીજા બધાયના મંડળમાં પોલ નભે પણ કૃપાનંદ સ્વામીના મંડળમાં પોલ નભે નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્ત્રી ધન દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાંથી જેની જે ચિકિત્સા જાણતા હોય તેની પાસેથી તે શીખવું ને ચાર ગુણ એકને વિશે હોય એવા પુરુષ મળે તો ગુણ પાસેથી શીખવા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ લોકના હોય તે લોકમાં ભળી જાય ને આ લોકના ન હોય ને પરદેશી હોય તે આ લોકમાં ભળે નહીં ને ભળે તો ચિત્તમાં ગુણાતિત્તમાને ને માં રહીને ભળે ને અહીં આ બધું નિર્ગુણ કરીને બેઠા ત્યારે હવે એ નિર્ગુણનો શોખપ રહ્યો માટે જ્ઞાનવૈરાગ્યથી નિષેધ કરી મૂકવું ને કામ લોભ માન સ્વાદ એ આજ્ઞાબાળ જેને વળગ્યા છે તેને બ્રહ્મરાક્ષસ વળગ્યા છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આવી વાતું બીજે ક્યાંય નથી આ તો અક્ષરધામની વાતો છે ભગવાનની છે નારાયણની છે અને બુદ્ધિવાળા હોય તે સાધુને ઓળખે સત્સંગને ઓળખે માટે મહારાજે કહ્યું છે જે બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે તો આત્મા છીએ બ્રહ્મરૂપ છીએ ને હમણાં કાંઈ દેખાતું નથી પણ દેહ મૂકીને દેખાશે અને ભાગવતમાં કહ્યું છે જે યશ્ચ મૂર્થકો મને જાણે છે તેને બીજું કાઈ જાણવું રહેતું નથી ને આપણો મહિમા તો બહુ મોટો છે ને દેહમાં દોષ હશે તો તેને મૂકીને ભગવાનની સેવામાં રહેવું છે પણ ભગવાન મળ્યા છે તેને બીજે રહેવું નથી ને આપણી મૂડી દેખાડે તો ચકી જવાય ને કોઈને ગાંઠે નહીં વિશ્વરૂપાનંદ સ્વામી કોઈને ગાંઠતા નહીં મહારાજને પણ ગાંઠતા નહીં ને હમણાં તો મહારાજ પ્રગટ છે તે સત્સંગી હોય તે જાણે બીજાને જણાય નહીં અને અમે તો જે આ વાત સાંભળે છે તેને સત્સંગી જાણીએ છીએ નીકળતો ભગવાન લુગડા કર્યા હોય તેને પણ સત્સંગી ગણતા નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય ને આજ તો મોજ આપી છે તે મોજનું મૂલ હોય નહીં માટે અગિયાર નિયમ પાળવા ને મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા એવી જ્ઞાનની દ્રઢતા કરવી તેને કાંઈ કરવું રહ્યું નથી ભજન ઓછું થશે તીર્થ ઓછા થશે તેની ફિકર નથી સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે સ્વામિનારાયણના નામથી કાળો સર્પ કર્યો હોય તો ચડે નહીં ને દેહનું આયુષ્ય કોઈનું ખૂટી રહ્યું હોય તો મરે નિકર એ મંત્ર જપે તો મરે નહીં ને આ ભગવાન આ મંત્ર ને આ સાધુ બીજે ક્યાંય નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બીજાને તો કામ પીડતો નથી ને મને એકલાને પીડે છે અને બીજાને વિશે તો એકે દોષ નથી મારે વિશે છે એમ ન સમજે ને બીજાના જોવા માડે તો પણ ભૂંડું થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ હળિયાદમાં વાત કરી જે શબ્દ સાંભળ્યા વિના જ્ઞાન થાય નહીં ને જ્ઞાન વિના કાં તો છકી જવાય ને કાં તો ગ્લાની પામી જવાય ને કાં તો અધર્મી થઈ જવાય માટે જેણે સાત્વિક સેવા હોય તેની બુદ્ધિ ન ભેદાય તે ઉપર શ્લોક બોલ્યા કામાદી ભીર વિનાએ એ શ્લોક બોલીને વાત કરી જે જ્ઞાન થયા વિના તો ઘનશ્યામાનંદ સ્વામીના જેટલો કલ્યાણનો ખપ હોય ને એમના જેટલી ભક્તિ કરતા હોય તો પણ વિઘ્ન લાગે ને તે બહુ ભક્તિ કરતા હતા પણ જ્ઞાન વિના ગોપાળાનંદ સ્વામીનો ત્યાગ કર્યો ને પછી મેં બહુ વાતો કરી ને જ્ઞાન થયું તે પછી એમને સાચવવા પડ્યા નહીં માટે સાધુ ઓળખ્યાથી અજ્ઞાન ટળે છે ને ભગવાદ આનંદ સ્વામી આદી કેટલાક પોતે તો ગોપાળ સ્વામીને મોટા સમજે પણ શિષ્ય પૂછે તો તેને કહે નહીં ને મૂળો દોષ દેખાડે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના મનુષ્યભાવમાં મોહ થયાની ઘણી જ વાત કરી પણ ભગવાનમાં તો મનુષ્યભાવ કહેવાય જ નહીં ને આપણે જેમ દેહ ને જીવ જુદા છે તેમ ભગવાનમાં કહેવાય નહીં